શું ક્રિયા નથી રહી બસ પકડજો ખુબ ઊંડા ઉતરજો તમારા બધા માટે બહુ જરૂર નું છે જય સચિદાનંદ જય સચિદાસ વડોદરા તારા કોને કઈ આવ્યું છે ભાઈ કોને મને વાત કરી હા તારો ભાઈ હા તું અચ્છા એકલો આવ્યો છું કે બે હા રાખવી પડે છે ને બસ બસ પાછું લઈ જજ જોડે આપડો શુદ્ધાત્માનો ઉપયોગ કેવો છે પ્રજ્ઞા શક્તિ શુદ્ધાત્માની અનંત શક્તિઓમાંની પ્રમુખ શક્તિ એની મારફતે કામ કરી રહ્યો છે શું કહ્યું શુદ્ધાત્માનો ઉપયોગ બોલો આપણા બધાની અંદર જે વ્યવહારમાં કામ કરી રહ્યો છે તે શુદ્ધાત્માની અનંત શક્તિઓમાંની જે પ્રમુખ શક્તિ છે જેને દાદા ભગવાને પ્રજ્ઞા શક્તિ કહી વ્યવહારમાં તેમજ ગીતાજીમાં તેમજ બ્રહ્મસૂત્રમાં અને આપણા ભારતના શાસ્ત્રોમાં તેમાં પણ આ શક્તિ સ્વરૂપે વર્ણવાયેલી છે બધા શાસ્ત્રોમાં શું કહો છો બોલવા ને બધા કામ માં આવવા માટે એમની શક્તિ તો જોઈએ કે નહી આપણને એવું ડોક્ટર સાહેબ સમજાવે છે આપણને ડૉક્ટર સાહેબ સાચી વાત ને ડોક્ટર સાહેબ ને પ્રજ્ઞા શક્તિ બહુ ગમે છે શું કહ્યું ફાઈલ ની શક્તિ ને આપણે સન્માન તો આપવું જોઈએ ને પણ ગાડી ઘેલી ચાલે તો એને હું મોડ ફેરવી લેવું પડે આપડે એની તને શું લાગે છે મારા શું છે કઈ આપણે વાત લઈશું ચંદ્રકાભાઈ સાહેબ બરોબર છે ને આપણે વાત થઈ ગઈ ને બધી અને તમે એક પૂગઢ દ્રષ્ટિ ની વાત કરી હતી ને એ ચરમ શરીર વાત છે પરંતુ આપણે ચરમ શરની પ્રાપ્તિની સિદ્ધિ થઈ છે આપણને સિદ્ધ ગતિનું સિદ્ધત્વ પ્રાપ્ત થયું એને જ ચરમગતિની પ્રાપ્ત થઈ હવે આપણો બાકી રહેલો વ્યવહાર એ વ્યવહાર આપણને ચરમસ્થિતિ લાવે એના માટે આ પાંચ આજ્ઞા અને પાંચ આજ્ઞા ધર્મ એ જ આપણી ચરમ સ્થિતિ લાવી શકે છે એટલે કે છેલ્લો મનુષ્યનો અવતાર આટલું સાદું છે એટલે સમજવા માટે બરોબર કારણ કે આપણી પાસે છે પ્રજ્ઞા શક્તિ છે સત્સંગ કરે છે ને એમનું કામ છે અમુક રિસર્ચ સેન્ટર છે સંઘ છે આપણો જય જય સચ્ચિદાનંદ સંઘ અને આપણા કેન્દ્રો આવો સુ બેન બે ફાવે તને ખુરશી ગોઠવી આપશે બેન તું એને ત્રાસ ના આપીશ લેજો કે ઉછે તરત જ ગોઠવી આપીશ આ મહાત્મા બધા આપડા આવા હોય મહાત્માઓ એટલે મહાત્મા શબ્દ એટલો બધો અગત્યનો છે આપણે એની ગરીમાં નીચે ઉતરે એવું ના આપણું વર્તન વાણી વિનય કશું હોવો ના જોઈએ મહાત્મા પછી આત્મા તો અમારા માટે અમારે અમારું અમારું હિત સાચવવું છે ને એટલે એવું કે પાછા છે પાકા દાદા જેવા છે આ બિહારી તો બહુ પાકા છે કઈ કહો નવીન બધા અને ત્યાં અરે આપણે તીવરી જ્યાં તીવરીનું પતિ ગયું અચ્છા બહુ સારું કહ્યું કેવું કહ્યું છે કેટલી સંખ્યા હતી એ તો હોય છે જ હવે બે હજારસો તો કોમન થઈ ગઈ પહેલાં તો ત્રણ ને ચાર ને કોઈ પાંચ હજાર એ પહોંચેલું છે પણ હવે હોય એટલે હવે બધા તૈયાર બહુ થયા ને હિન્દી ભાષી લોકો કેટલા બધા એ કેન્દ્ર બહુ ઉપયોગી છે હિન્દી ભાષીઓ માટે તો ચાલો ચંદ્રકાનભાઈ આપ સમજી ગયા એ સમજવાનું જ છે આપણે સમજમાં લઈ લેવું છે આપણે એક પૂતગલ એટલે શું એક પૂતગલ એટલે આ ફાઇલ સ્વરૂપ હું છું તે બસ આટલું સમજી લેવાનું શું કહ્યું આ ફાઇલ સ્વરૂપ એક નંબરની ફાઇલ આ શરીરની છે મારી મનથી વાણીથી ને કાયાથી એ એક નંબરનું પૂતગલ બસ બીજી કંઈ ભાજગમાં લાંબા ઝીણવા પડવાની જરૂર નથી હમ અને ખાદી તો થોડુંક જાડું વળે ને એને જ કહેવાય જીડી ખાડી ખાદી નીકળી છે ઠંડક આપે સમજણ પડે એવું છે કે પછી બધું અઘરું લાગે છે હારી મમ્મી કેતી કે આ છે બહુ બોલ બોલ કરે મને પૂછજો તારી મમ્મી એવું કેતા હું કોઈના માટે ખોટું બોલો છું એ નહીં કે ખોટું મારા બધા કેમ બોલો છો આવું અમારા બહુ આવો વ્યવહાર થાય જે મને મંદરભાઈ કહે છે નાટકમાં નાટક બધા નાટકબાજી કરે તો બધાએ કરવા નહીં મંદરભાઈ કરે અમારી જોડે કેમ ના કરે નાટકબાજી કરવી જ છું ને કિરીટ શું કહો છો ખરું જીવન જશે ને સાહેબ હે તો મીતા ના પડે મીતા મીતા ના પાડું છું બહુ ઇન્ટરેસ્ટ છે તમે જાણો છો પણ એમની જોડે આટલા જેટલો વખત હવે આવતા જાય છે ને એમનો દીકરો બહુ મજાનો છે અને બહુ કામ કરવું છે આમાં આજે વિઝુએબલ વિડીયા વિથ ઓડિયો એમાં બહુ છે ડિસ્પ્લેમાં ફિલ્મિંગમાં પણ કઈ ફિલ્મિંગ આવે આધ્યાત્મિક ફિલ્મિંગ કરવી જોઈએ પણ એમાં વ્યવહારી રમૂજ હોવી જોઈશે શું હા કાર બહુ વસ્મો થઈ ગયો છે બહુ વસ્મો થઈ ગયો છે આપણે આ એટલે કે નિષેધાત્મ નિષેધાત્મકતા એની આગળ વિધેઆત્મકતા એટલે કે પોઝિટિવિટીથી આપણે એ નેગેટિવિટીમાં કન્વર્ઝન આવે પોઝિટિવિટી તરફ જવાનું એટલું ટર્નિંગ પોઈન્ટ આ અક્રમ વિજ્ઞાન કરી શકે છે અને ટર્ન કરી શકે છે અવરો ચાલતો હોય તો સૌરો કરી શકે છે અક્રમ વિજ્ઞાન આપણું ખ્યાલ ખ્યાલ આવ્યો કાંત્યાનંદજી આપ શું કહો છો અને આપ જ કામ કરી રહ્યા છો ને છોકરાઓ જોડે છોકરાઓ જોડે કે મોટાઓ જોડે બધા અને તમારી જોડે તમારી જોડે એ પહેલો જ એ ત્યાં તમારો તમે તમારા શિષ્ય છો સાહેબ શીખવાડે છે આપણને એવું બોલે છે બધું અરે સમજણ પડી શું કરું એમ આ દાદા ભગવાન મોટા બોધ છે આપણને દાદા ભગવાને આપણને આપણા શિષ્ય બનાવી દીધા આજ્ઞા ધર્મ આ શીખવે છે આપણને જીતવું આજ્ઞા ધર્મ શું શીખવે છે કે આપણે જ આપણા શિષ્ય છીએ અને શિષ્ય છીએ આપણે આપણાથી ના થઈએ ત્યાર પછી આપણે જગતને શિષ્યવૃત્તિ જગત વિશે આપણી શિષ્યવૃત્તિ નહીં રહે કોણ આવ્યું હું સાથે ભલે ભલે શું નામ છે એમનું અભય એ તો મયુર ભગવાન વખતમાં હતા અહીંયા આયા લાગે છે થોડો ખરા અભય મુનિ અભય મુનિ ખરા જગદીશ જેસી આપણા ડોક્ટર જેસી સાહેબ વાહ વાહ દાદા ભગવાન ના અસીમ જે જે કરવા બધાનો લોગો લઈ ગયો લાઈફ નો લોગો થઈ ગયો હતો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 એવો પ્રશ્ન કર્યો છે એમને આગળ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની આપણા પ્રોફેસર સાહેબ જેસી પટેલ સાહેબે જે પૂછ્યો છે આ પ્રશ્ન એમાં દાદા ભગવાને રિવોલ્યુશન સંબંધી ઘણા ઘણા વાતો કરી છે ઘણી બધી બધાની આગળ ઘણા બધા કરી છે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 કે સમ્યક બુદ્ધિ શું કહ્યું અને આજ્ઞા ધર્મ અને એમાં પ્રમુખ બે દ્રષ્ટિની આજ્ઞા પ્રમુખ અને જે બે દ્રષ્ટિની આજ્ઞા આપણને સમ્યકતા એ આપણી જ બુદ્ધિમાં સમ્યકતા પેદા નથી કરી શકતી એ બાકીની ખામી છે ત્રીજી ચોથી આજ્ઞાની એમાં મુશ્કેલી થયો છે એટલે આપણે આજ્ઞા ધર્મ આમ તો પાંચ ફંડામેન્ટલ વાક્યોથી આપણને મળ્યો છે શુદ્ધાત્માના ખાતાના માટે જ બહુ અગત્યનો છે એક વાક્ય એક બધા આવે છે પણ એ સમજવા જશો તો બધા સહેલું નથી સમજવું દાખલા તરીકે આપણે લઈએ કે વ્યવહાર દ્રષ્ટિથી કનુભાઈ છું એક આજ્ઞા ચાલો એની પાછળ હું પડી જવું તો પાછે પડી ગઈ દાદા કહ્યું હા પણ તને ફાવશે બહુ સુંદર વાત છે જા તો કનુભાઈ એના વ્યવહાર લઈને આવેલો છે આજના વ્યવહાર છે બધા વ્યવહારમાં હું કનુભાઈ છું રહી શકશે વ્યવહારથી એને બોલવું નહીં પડે વ્યવહારથી હું છું એની સમજ એટલી વિકસી જશે કોઈ પણ હોય મારી વાત સમજાય છે કે નહી ચલો આપણે બીજી આજ્ઞા લઈએ હું શુદ્ધ નિશ્ચયત્મા છું કેવા હું નિશ્ચય શુદ્ધાત્મા છું બોલે પણ કેવળ શબ્દ બહુ અગત્યનો કેવળ એટલે ચરમદેહની દશા છે કેવળ સમજો કેવળ એટલે સ્વય મારો નિર્ણય શુદ્ધાત્મા સ્વરૂપે મારાથી થઈ ગયો છે મારા જાતથી થઈ શકે ઓ બીજા માટે ના કહી શકું પણ મારા માટે તો કહી શકું એટલે એવા નિશ્ચય જીવન સ્વરૂપ હતા એમને મને નિશ્ચય કરાવડાયો અને નિર્ણય કરાવડાવો તારે તો નિશ્ચય થયો નિર્ણય કરાવે નહીં ત્યાં સુધી નિશ્ચય ના થાય એટલે આપણે નિર્ણિત ના થઈએ કે હું કેવો શુદ્ધાત્મા છું ત્યાં સુધી એની પ્રાપ્તિ ના થાય આ શબ્દો સત્સંગે શબ્દો નથી સત્સંગે શબ્દો નથી દાદા ભગવાન અસીમ કૃપા આપણા બધા પર છે અસીમ કૃપા એ કૃપા આજે સદેહ આજે આપણા दादा स्वरूप ना आजर, अपना अपने विद्यमान दीपक आनंद दीपक भाई आयो मज भाई जुड़े એમાં છેલ્લા જે દસ અગિયાર શ્વાસ બાર બાર ચૌદ શ્વાસ બે દસ સાત આઠ જ હશે એટલા શ્વાસ છેવટે કનુબેન બોલાયા સત્સંગપાર્મ તરત દોડીને બી જેટલી પહોંચી ગયા નીચે દાદાજી બહુ છે એમ તરત જ મારો પાછલો દાડનો ઘરનો હતો ત્યાં આગળ એથી દોડીને મેં ઉપર ચાલી ગયો દાદા આગળ ઉપર રહ્યો મેં જોયું આ બે હતા નીરુબેન અને બેન જોઈ લીધું ચાલતા હતા કે છે હું આવું છું અને ત્રીજે જ દિવસે આવી ગયા છેક જયગઢથી પાછું બોમ્બે આવવાનું જયગઢ જેટી તે જમાના રસ્તાઓની આટલી બધી હાલત નથી કોસ્ટલ બધા વેસ્ટર્ન ઇન્ડિયાના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 આ તો નજરમાં જ ના આવે મારી એટલે વ્યવહારમાં કઈ સારી રીતે નહીં જો હવે સ્ટેજ પર આવી ગયા છે એટલે કે દાદા નજર એવી મારી કરી નાખી એમ કહેવા પૂછ્યું આ વ્યવહાર તો બધો બે ધારી તલવાર જેવો છે એવું છે મજા આજના વ્યવહારમાં બધે બે ધારી તલવાર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 તો આપણે કોઈ ના સમજાયા આપણને દરેકને પોતાની રીતે સાધી વાત એટલે છેલ્લા શ્વાસ જોયા અને જેમને આખો જીવનનો સથવારો હતો એવા વ્યવહારમાં અને પછી એમને પરમાત્માનું પોતાનું જ દર્શન આપ્યું હવે કરવું શું તો તકલીફ થઈ જ પણ એ ગોઠવું જ મશીન એવું ને પરમાત્મા સાહેબ દ્રષ્ટિ જ નહીં તમારા એક આપતા પૂછે એમને હમ આપતા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 વ્યવહાર ગમે તેવું આવે મને નિર્મેક કરાવનારો આવે ઊંચો લઈ જાય નીચો લઈ જાય સાઈડમાં લઈ જાય અહીં લઈ જાય ગમે તેવું કરી શકે છે કોમર કયા કઠિન કર્મ કસોટી વાળા આવે પણ એમની હાજરી હતી તારે કઈ ન હતું પછી અને એ જ સમજી ગયા કે કનુભાઈને એના અનુભવની જરૂર છે ચાલવાનો મેં સિમેન્ટ નું કર્યું તારે એમની ભાવના નહીં એ તો કે છે સત્સંગ તમે એના માટે સર્જાયેલા છો આટલું બધું હતું અમારા મોટા દીકરા ને એમને કહ્યું કે સત્સંગ કરશે પરંતુ કનુભાઈ આ બધા વ્યવહારની કસોટીઓ માંથી નિશ્ચય બરોબર એમની હાજરીમાં તો બોલાય એક અક્ષર ચંદ્રકાંત નતા બોલ્યા પણ છતાં બધા બહુ જાણતા નજીક ના હતા બધા જાણતા હતા દાદા દાદા જ બોલે છે એવો બધાનો અનુભવ હતો આપતા પુત્રો પરિચય હશે ની વાત ચાલે ને એમને ઘરે જાય સમયસારજી ચંદ્રકાંત સાહેબ જુએ અને એક વખત દાદા જોયું તો કે આ દેવતા હાથે ના પકડાય ઊંડા ના ઉતરો હાથેથી ના પકડાય એને ચીપીયો જો કરું નહી ગયું એમનું એમને ત્યાં બહુ જાય કઈ ગઈ છેલ્લા શ્વાસ મેં જોયા અને કનુભાઈ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 એવું હતું એમને પણ કુદરતી જ હોય હંમેશા તો ઘણી વખત ઘણા પ્રશ્ન થાય છે શું ભગવાનને આ ગમવા ના ગમવા પણ હોય એમને વાલા હોય એમની સિફારસ ચાલતી હોય આવું બધું પ્રશ્નો જનરલ વ્યવહારમાં બધાને થતા હોય છે કારણ કે ઘણાને સિફારસિયા ભગવાન લાગે ઘણાને પક્ષકાર પક્ષકારી થતા લાગે કોઈને પક્ષ લેતા સારા સારા ભેજા હોય પણ હા કોઈને છોડે નહીં એટલે આ શરીરમાં આપણું મસાલો લઈને આવ્યા છે એની બહુ સમજવાની કોશિશ કરવી અને કોઈને ભેદ પડે એનું નિમિત્ત ના બનાય એ ચેતતા રહો તો આજ્ઞાધર્મ એટલું તમને અદભુત કામ આપશે જોજો સમજો તમે આવશે વ્યવહાર બધો તમે આપણે કેમ ના આવશે અમારી આગળ આવે જ છે ને તમને શું લાગે છે અમારી આગળ શું શું વ્યવહાર નહીં આવ્યો હોય બોલું કોઈને ખ્યાલ પડે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 છતાંય આપણો વ્યવહાર એટલો જલ્દી સમજવા નથી દેવો પણ આપણી ફુરસદને નવરાતના વખતમાં આ પ્રમાણે અંદરનું વિશ્લેષણ ચાલે આ બધું ચાલે કરવું જોઈએ સમજાયું એટલે ચંદ્રકાંતભાઈ આ તમે આ જે પ્રશ્નો લાવે છે એવા એટલે જ્ઞાતા દ્રષ્ટા એ પ્રમુખ શક્તિ છે શુદ્ધાત્માની અનંત શક્તિઓમાંની પ્રથમ પ્રમુખ શક્તિ અને એ સ્વભાવી હોય છે કેવી અને એનો સ્વભાવનું લક્ષણ શું સ્વભાવથી ઓળખીએ કે શુદ્ધાત્મા સ્વભાવ છે શું લક્ષણ દરેક તત્વ હોય એનું લખણ હોય લખણ કહીએ કારણ કે કરણ શબ્દ અસલ છે સમજી પરંતુ લક્ષ બેસી ગયું છે આપણને બધાનું શુદ્ધાત્મા છું પ્રતિથી છે બધું વસ્તુ છે પણ લક્ષ બેસે સાથે છે જ્ઞાન ના થાય ત્યાં સુધી લક્ષ ના બેસે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 લક્ષ બેસવા વગેરે લક્ષણથી ઓળખાય નહીં એટલે આપણો જ્ઞાનક સ્વભાવ ખુલ્લો થયો પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થઈ એ જ્ઞાનક શક્તિ ખુલ્લી થઈ છે આપણી અને જ્ઞાયક શક્તિ શું ક શબ્દ આપણને સ્વભાવમાં રખાવનારો શબ્દ છે જો સ્વભાવ આપણને પ્રાપ્ત થઈ ગયો હતો અને એની દ્રષ્ટિ આપણને પાસે છે એટલે કે તત્વ દ્રષ્ટિ શું કહ્યું શુદ્ધાત્મક તત્વ દ્રષ્ટિ આપણે સમજવાનું છે એનામાં રિવોલ્યુશનમાં આ બુદ્ધિના રિવોલ્યુશન થી જ આ છે બીજું કશું જ નથી એટલે દાદા કે છે અમારા બુદ્ધિના રિવોલ્યુશન કોઈ જગ્યાએ પાંચ હજાર કોઈ હજાર બોલ્યા અને કોઈને તો एक बे चार पांच आटाला पड़ता हुए इतने बधु ना थी सके आ सहब मैं बहुत भले है कि साहेब आप बात कर सो तो यु झी थे तो ध्यान अपवा बहुत ये करव पड़े पे आप कॉर्नर था तेरे बहुत मजा आए थे साँभवा कॉर्नर तमने कर तेरे तो मैं कहू तो इच्छुच छूँ मैंने बदर्नर करी रीते चौकदमी को तरह व्यवहार जे जाता होने करो चलो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 પેલી તો સ્થૂલ વ્યવહારમાં ખબર પડે તો ઘણી મોટી પ્રગતિ કેવાયર બધા આઘા થઈ ગયા પણ ખરા ખરા અને ધક્કો ના મારી શકે હે પણ સાસરીને વાલી કરવી પડે બધાનો પ્રેમ જીતવો પડે એતો હવે તમને તમને ખબર છે તમારી પ્રગતિ થઈ છે કે અરે દાદા એ કયું છે આ વ્યવહાર જ્યાં વાલું લાગ્યું ને આપડે ભેગા થયા ને એકબીજા એ તો બીજા ને ગમશે જ એક બીજા પણ ત્યાં આગળ ચેતીને ચાલજો બહુ લપસવાની જગ્યા છે वाला लागू वेहता मूक्स पकड़ी नहीं रखे <laughs> કે હાજરીને વહેતી નહી મૂકવાની એમ કઉ છું નહી તો આ બને આપણું આજ્ઞાધર્મ થી જીવવાનું મોટા મોટું લક્ષ્ય છે આજ્ઞાધર્મ થી એટલે આપણું મન વચાનકવાનો વ્યવહાર એને આપણને જ્યાં જ્યાં અવલંબિત કરવા જતો જતો જાય વ્યવહાર ત્યાં આગળ આપણે તમને શું લાગે છે પણ એમાં વ્યવહાર અઘરા નથી રાખવા દેતા નહીં પણ અંદર અંદર રહેવાય છે એટલું તમે જો તપાસ કરશો તો છે રેવાયનું એના પર વધારે જાઓ એમ કઉ છું કારણ કે આ કળયુગમાં એક્સપ્રેશન ની જરૂર નથી એની જરૂર નથી જો પ્રમીલાબેન શબ્દ બોલ્યા વગર નો શબ્દ એને જ એક્સપ્રેશન કહેવાય છે ના સમજ્યા તમે તમે કશું બોલતા નથી પણ અમે તમને બધું સાંભળીએ લો તમે બોલતા નથી તોય સાંભળ્યા જ કરું છું તમને સારી રીતે અરે શાહ સાહેબ એમને એટલા સુંદર રાખ્યા છે અથ્યારી ઉપર એ વાં હું તો જો એ બે વ્યવહાર જોઈને ખુશ થઈ ગયો બહુ હા મારે તો બધું પાછળનો પરિચય બહુ વધારે થયો દાદા ભગવાન હતા તો હતા પણ અમારા મારો ખૂણો બહુ હતો ચાલતા તો બધું दशा शाह बहु खुशा के खुश था पगे थ्रेक्चर थे અને કનુભાઈ શાહ ને ત્યાં સત્સંગ ચાલે ક્લાસમાં જૂની વાત છે બસ આપણા મહાત્માઓને આજ્ઞા ધર્મનું જીવન એ આખા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 દાદા જોવા ઉપર એટલો બધો ભાર આપતા પુષ્કર ભાર આપતા જુઓ એ છે અને જોશો તો એ દાહી થશે જોયા વગર દાઢી નહીં થાય એ બિચારી એ એનું એક એક વિપરીતપણું છે એટલું બધું આપણી ઉપર આશા રાખે છે કે જે હું નજરે નથી અને અવરી નજરે લે એટલે મારી અવરો ભાગ આવ્યો છે તો હવે નજરો તો મારું શું થાય મારો ગુનો નથી આમાં ગુનો કરાવનારે અને ગુનો કરાવનાર મારા ગુનાને ના જુએ અને એને ના સમજાય કે મારો જ કરાયેલો છે ત્યાં સુધી ગુનો કેવી રીતે મુક્ત થાય આપણો એ વ્યવહાર દ્રષ્ટિનો ગુનો છે વિપરીત બુદ્ધિનો ગુનો છે હ આપણે એને વિપરીત કહીને વળી શકવાના નથી કોઈને વર્ણન કરશો તો એમાં મજા નહીં આવે પણ સમ્યકતા પર જાય એવું બધું સત્સંગના વલણો એ બહુ જ કામ કરશે कारण के आज तो ना ने नैगेटिव आए फटूस ये थी जाए बहुत आज जीवों एट बढ़ा चंचल बात करू में बधु वदु बात पॉजिटिविटी पर जवाबी नेगेटिविटी में आ जमा में अभी जीव सकाय जीव शकाय કારણ કે આજે આખો વ્યવહાર આજે જવાન જનરલ જીવન જોવામાં આવે ને તો બધા મહત્મા મહત્મા બહુ બહુ સુંદર દશા છે એની આપણે સુધીર ને કહું ત્યાં સત્સંગમાં આપડા વડીલોને કહું આની દશા એટલી બધા જ છે અમદાવાદમાં બધા જ જાણે છે આવે છે એટલે ઓછામાં ઓછું બોલશે ચાલો આપણે આગળ જઈએ તો જ્ઞાન સ્વભાવ પર બહુ ચાલું હા એને ટૂંકામ રાખો એટલે વ્યવહાર ઉપર જ આવે છે આ જેને રિવોલ્યુશન કહીએ છીએ ને એથી અને માહિર ભગવાનના રિવોલ્યુશન તો એને તો કોણ પહોંચે આખું કોઈ જીવ ના પહોંચી શકે પણ છતાં કેટલા લઘુભાવોમાં કેટલી રીતે રહ્યા વિચાર કરો એ કે તીર્થંકર જોઈ લો ઋષભદેવ ભગવાન જોઈ લો તમે એમનું જીવન જુઓ કે છેક શું બોલે છે ભગવાન દાદા ભગવાને આપણે બધાને કેવું જ્યાં કલ્યાણક દ્રષ્ટિ આપી છે સમજ્યા એટલે આ સાહેબ પૂછપૂછ કરે છે બધું ચાલો બીજું જેવું આવે મારે તો ટાઈમ પછી પડે છે આપણે ચાલીસ હજુ છે ને આવડતો હજુ વરસાદ પડશે ત્યાર પહેલાં પાંચ છ વખત તો મળશે આપણને નહીં પાંચ સાત આઠ વખત મળશે ચાલો બે સોમને ગુરુ બીજું કૃપાનો ફ્લો એટલે જ્ઞાની પુરુષની લોક કલ્યાણનો ફ્લો કહેવાય કૃપાનો ફ્લો બહુ સુંદર પ્રશ્નો છે એમના બધા આ કૃપાનો ફ્લો અને કૃપા ઉપર તો જેટલું તમે કહો એટલું ઓછું છે તે અમારા સુરેશભાઈને અમારા જીતુભાઈ આર્ટિસ્ટ છે ને આપણે આપણો સંઘનો અને રમેશ આવ્યો છે કે આજે ન તૈયાર થાય જાવ શું નામ ભૂલી ગયો તારું હેમંત રમેશને પેલું પગે બધું કેવું થયું સારું થયું ને તે અમે એમની સ્ટુડિયો ઓપનિંગ કરવા ગયેલા રવિવારે બીજી તારીખ કઈ હતી ના અગિયારમી દસમી હતી અને કોઈ હતું બીજું જન્દી નતા તે વખતે મને લાગે છે એટલે થઈ ગયું બધું તમે દર્શન કહ્યું હતું તમે જરા કરજો બધું બહુ સુંદર થઈ ગયું અદ્ભુત થઈ ગયું અને સોસાયટી આખી સોસાયટી પરમિશન આપી કારણ કે શ્રીરાજ ડિજિટલ સ્ટુડિયો એનું એનું નામકરણ કર્યું છે શ્રીરાજ ડિજિટલ સ્ટુડિયો નહીં તો સ્ટુડિયો એટલે બિઝનેસ થયો અને કોમર્શિયલ થયું તો સોસાયટી પરવાનગી એક મકાનમાં નથી ચાલતી આપે છે થોડી આપી હશે એટલે જ પણ હા એટલે આમાં કંઈ બધું વધારે માર કરતા નથી કશું નથી આ તો સ્ટુડિયો એટલે બધા ખુશ થઈ રાજી ખુશી થયા આયા એ બધા મુખ્યો સમજ એનું ઓપનિંગ કર્યું અને પછી આ કાલે ગયા સુરેશભાઈ આજે તો ફ્લાઇટમાં હશે અને એ કૃપા નહીં બધી બીજી બધી અમારા સત્સંગની બધી ક્લિપો ભેગી કરી કરી કરીને એમને એક કલાકનો આખું ડીવીડી કાઢી એટલી સીડી કે લઈને આવ્યા અને બધું કહ્યું બીજું બધું આપણે ઓપનિંગ કર્યું તે બધું લઈને આવ્યા એમને તેમાં એ આખી સીડી મને એમને વિનંતી કરી કે દાદા તમે ફુરસદ કાઢીને જોજો આના માટે મારે ફુરસદ હું કાયમ જ હોઉં પણ મારે પછી આ વ્યવહારમાં ટાઈમ મળે એટલે પછી ખાંસી લેવું વ્યવહાર એવો નથી કે આપણને એનામાં વધાર રાખે પરંતુ આપણે વ્યવહાર જોડે જેવા રહ્યા હોઈએ તેવી રીતે જરૂર રહે આપણું સ નજીકનું હોય કોઈ હોય કોઈ એનું હોય હવે એને ધ્યાન તો આપવું જ પડશે નજીક કેમ આવ્યું નહી દીકરી તરીકે તું આવી તો મારે ધ્યાન ના આપવું પડે તારું દીકરી થઈ સાસરે ગઈ છે મારે શું લેવા દેવા પણ આવે તો ના બોલાય મારાથી એટલે બધા હા પણ દીકરી ગઈ એટલે કેવું આ તો કવિઓ અને લેખકો તો બધી બાજુ આમય બોલે એટલે જાણી જીને બોલતા નથી પણ એમનું એવું હોય છે કુદરતીપણું સમજનો વ્યવહાર જ આખો એવો છે બે ધાર્યું બે ધારો અરે ગુજરાતીમાં પહેલા જમાનામાં આ તો કે સાપનો ભાર એટલે બોલાતું બોલાય કઈ જાતનું દાદાએ આ બધી સમજ આપી આપણને આ તો લક્ષ્મી આ તો અવતાર શક્તિનો અવતાર કહેવાય પણ એ મોડેથી બોલવાનું નહીં બોલ્યા તો માર્યા જશો આ તકલીફ આ થઈ છે પણ નજરિયા એવી રીતે થઈ જવી જોઈએ કે શક્તિ સ્વરૂપે દેખાવી જોઈએ સ્ત્રી સ્વરૂપે નહી શું કિરીટ ભાઈ છો આપ ખરેખર અને આંખો તો દેખાડ્યા વગર દેખાડ્યા વગર રે ખરી આપણને તો આપણી અંદરની આંખો છે ને દિ ચખ્ખુ કેચ કવિરા છે દિચખુને ખુલવા દો કેચે ઓટ ને શિવને આડ્યો કે શિવને આડવું હમ એટલે બોલવાના એક સિંગલ ગુના દાદા આપતા પુત્ર સાહેબ પણ એમને અનુભવ મળે છે ને કેટલા બધા સાથે સત્સંગ કરે છે બધે છોકરાઓથી માંડીને બધા વિદ્વાનો ને બધાની સાથે तो कृपा न फ्लो कृपा एटी शुद्धात्मा दृष्टि अपना व्यवहार दृष्टि एटली बढ़ी एक्ति खुली थे जो शक्ति के व्यवहार तो बोलो गो अपने अपने शरीर भरेलो हूँ घर छोड़ी दूर घर प्रसंग प्रसंग ना तो कहीं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 અનાદિ ચાલો જે માર્ગ આવ્યો છે ને સ સંયમ અને સંસાર અને ત્યાગીઓનો બહેનો એટલે ત્યાગીઓ સંસારીઓને ઉપદેશ આપે કે આ સંસારમાં શું શું છે સાર શું જોયો આવું જોવા સમજાવશ એટલે એ માર્ગ તો ચાલવાનો જ એ જ મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ જ છે પરંતુ એ વખતને આધારે ચાલે છે તે આજે આ કળિયું તે વખત તૂટી ગયું આખો એટલે માર્ગ તો રહ્યા જ માર્ગ કોઈ બંધ ના થાય મોક્ષનો માર્ગ બંધ થાય તો એ માર્ગ બંધ થાય એને વ્યવહાર કયો એટલે જન્મ કવિરાજ ગાય છે ચાલશે અટકે ના કોઈ દી વ્યવહાર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 એમાં એનો પક્ષ પણ નહીં લેવાનો અને એનો પક્ષમાં નથી એવી રીતે પણ નહીં રહેવાનું ત્યારે એક રૂપાનો ફ્લો શરૂ થાય છે એમ કે તો શરીર દરેકનું એટલું એટલા અંશે કામ કરતું જતું જાય છે એ જોવું જોઈએ તમારે તો જ એટલા ઇફેક્ટિવ કોઈને સત્સંગ વાણી એટલી ઇફેક્ટિવ થઈ શકે બાકી જ્ઞાનની વાણીને જ્ઞાનની વાણી શુદ્ધાત્મા જે કંઈ બોલશો એ તો સારું લાગવાનું જ છે સમજાયું આજે વ્યવહારનું વર્ણન કરવું મહા મુશ્કેલ છે મહા મહા મુશ્કેલ ભાઈ તીર્થંકર ભગવાનની હાજરીમાં મુશ્કેલ હતું પરંતુ હશે ગૌતમ સ્વામી ના જાણે શું છતાં અગિયાર હતા બધા એમના ભાઈઓ હતા બેન હતા અગિયાર હતા પણ દરેક એવા અભેદ ભાવે રહ્યા હતા અભેદ ભાવે અને દરેક નું જુદું હતું અને પૂતગલથી બધા વ્યવહાર ને બધાની સમજો આપતા હતા જેની પૂતગલે જે નિમિત્તે જે ભાગે આવ્યું એ પ્રકાર સમજ આપે એમાં એમાં ભેદ નથી આવતો આ કૃપાનો ફ્લો છે આખો હવે સમજ્યા એટલે આપણે કૃપા શબ્દનું જ્યારે હોય ત્યારે અમુક મહાત્માઓ જ્યારે આનું રાખ્યું છે ને વ્યવહારમાં જેટલું હોય એટલું વલણ ને એ બાજુનું રાખે ને એને બધાને અનુભવ થયો છે અને લાભ થાય છે શું હું એમ કહી શકું કે આજે અમે કૃપાના ફ્લોનું આ માધ્યમ છે મારા જાત માટે હું બોલી ના શકું શું કરો છો બરાબર છે ત્યાં ધીમે ધીમે આવવું પડશે આપડે બીજા નંબરની ફાઇલ છે તમારી હેલા નંબર ની છે બે ભેગી છે પણ બે ભેગી જુદી દેખાશે તારે કામ થશે તો સાહેબ મોટા આજના પ્રકૃતિના આના પૂદગલના પ્રમાણે એવા બધા ભેર શેર ને મિક્સચરવાળા થઈ ગયા છે કોઈનો પુરુષ સ્વભાવ દેખાવો આજે મુશ્કેલ છે પુરુષ સ્વભાવ એ કારનો પ્રભાવ જબરજસ્ત છે કાળનો પ્રભાવ કર્મના પ્રભાવથી આવે છે જેવા કર્મોનું પ્રવર્તમાન સ્વરૂપ હોય આખું બધું એ પ્રમાણે તો કારનું પ્રવર્તમાન સ્વરૂપ હોય કાર સ્વયં વિતરાક છે શું કહ્યું તે શાસ્ત્રોમાં નિશ્ચયથી વાંચીએ તો બધા બહુ સુંદર લાગશે શું એટલે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 પરંતુ એ કારણ બઉ સમજો ફુરસદ થી કાશું એનો તો બહુ ટાઈમ લાગી જાય તમને ફુરસદમાં कृपा बहुत गजबी वस्तु कृपा एक कृपा डिवाइन फ्लो है दिव्य फ्लो दिव्य फ्लो बदप्ट कर दिव्य शब्द एनी सामें कोई ऑपोजिट शब्द नहीं बीजो ए यूनिलेटरल एकात्म बाची छो आत बहुत गंभीरता विचारशो तो समझाशे आप तो पुत्र साहब बहुत गंभीरता विचारजो સમજાય છે કે નહીં બધા શબ્દોમાં વ્યવહારમાં એનો બીજો ઓપોઝિટ શબ્દ હોય જ હંમેશા પણ કૃપાનું નહીં શકો એને કૃપા કેવાશે આપણે ભગવાન ઉપર કેમ કૃપા છોડીએ છીએ ઈશ્વર ઉપર કેમ છોડે છે બધા કૃષ્ણ ભગવાન પર કેમ છોડે છે આ રીતે અને આ બધા મોટા પુરુષો થયા બધા ત્યારે એટલા એ તટસ્થ થયા તારે જ આપનું છે સમજાય રાવણ આજે તટસ્થ ભાવે નહીં પરંતુ એ ધર્મનો પ્રકાર છે આખો વ્યવહારમાં કોઈ પણ ધર્મ એવો નથી કે આ સમ્યકતા એ સમજી શકે જૈન દર્શન ઊંચા માંચું છે એમાં ના નહી પરંતુ એ ધર્મ નથી એ તો તીર્થંકર ભગવંતોનું વર્ણવેલું વિજ્ઞાન છે જે આત્મરૂપી તત્વ છે કાયમનું છે અવિનાશી છે અને એ તત્વ છે એટલે અવસ્થા વગર તો હોય જ નહીં અને અવસ્થાઓવાળા વ્યવહારમાં એ તત્વ એની અવસ્થાઓથી છે તેમાં આ બધું છે અજ્ઞાધર્મ આખો આ જ છે બીજું કશું નથી કહેતો કેટલા સાદા વાક્યો છે વ્યવહાર દ્રષ્ટિથી હું જેસી છું નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું વ્યવહાર દ્રષ્ટિથી અલકાબેન મારી ધર્મપત્ની થાય પણ નિશ્ચય દ્રષ્ટિ એ શુદ્ધાત્મા છે હું શુદ્ધાત્મા છું એ શુદ્ધાત્મા છે એક જ દ્રષ્ટિથી અભેદ પણ પૂતગલ જેસીનું છે અને અલકાબેનનું છે એ પૂતગલ ભેદ સ્વરૂપ લાગે છે પરંતુ મારી દ્રષ્ટિ એટલી વિકસી જાય હું શુદ્ધાત્મા છું કે મને ઘરના બધા વ્યવહારો એ ના લાગે પેલી દીકરી ના લાગે આ દીકરો જુદો ના પડી જાય બધા એટલે વ્યવહાર ની આંખો પડશે વ્યવહાર થી બોલવું પડશે વ્યવહારમાં એવું નહીં ચાલે એટલે નિશ્ચય દ્રષ્ટિની કિંમત છે સમજાયું હોય તને સમજણ પડે છે થોડી હા એટલે કૃપા તો ગરજબ શબ્દ છે શાસ્ત્રો શાસ્ત્રો રચાયું છે તો આ ભાઈ મેં કહ્યું ને કલાકનું આપી ગયા કાલ બીજું ભેગું કરેલું એમને અમુક કૃપા પર તમારું કઈ કઈ કાઢ્યું છે એમને આગળ પણ નીકળી ગયેલું હમણાં મને હુસ્ટનથી ફોન આવ્યો શૈલેષાનંદજી પ્રકાશ અને ગીતા દેસાઇનો અને વાત થઈ થોડી અને કહે છે દાદા અમે તો હવે આ બધા ઘરમાં જ્યાં ટીવીમાં એનામાં આપણે કહ્યું તે એમ બધા વિડીયો બધા સત્સંગના હોય ને એ જોઈ લઈએ છીએ એટલે આપણે ઇન્ડિયા અમેરિકામાં એનો ભારતનો સત્સંગ ચાલ્યો હોય એ અમને લાભ મળે સીધે સીધો સરની સ્કૂલમાં તો રેગ્યુલર કરે છે એવરી વીક બધા રેગ્યુલર નહીં પણ મોટે ભાગે કોઈ વખતે પણ ચર્ચા નહીં કરે છે જબરજસ્ત એટલે કૃપા તો બહુ દિવ્ય છે એને જેટલી સમજવી એટલે એમાં આપણી બુદ્ધિ નહી ચલાવવી મનુષ્ય માત્ર ને જે જે કઈ પ્રાપ્ત થાય છે સારું નરસું ગમે તે કહો એને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 ने? बदी नबड़ी मा पड़ी ने? एनी आगर तू हरी जाऊ तो जीती जाऊ तो, तो के जीती जवा नबी मरा जीता जाए तो हूँ जीती जाऊ कहूज लगे ने पी ए जीतेलू कहवा समझू દાદા ભગવાને તો બધી ઘણી આ વ્યાખ્યાઓ આપી છે એ તો બહુ હાઈ લેવલની છે બધી બહુ હાઈ લેવલની છે કમલેશાન એકલા રહો અમદાવાદમાં રહો ગમે તેમ બધા હરો મળો બધા એકલા ને એકલા બેસી રહેવાથી શું મજા આવે એ ખીલશે નહી જ્ઞાન એ તો હું જાણું પરંતુ આપણે કોઈ આપણું વાલું લાગે એવું જવું એવું કશું જ નહીં ના કોઈ બોલ મળે છે કોઈ બોલે જ નહીં ના વાલા છે નથી વાલા કોઈ બોલે એવું છે આજના જમામાં એટલું તો સારું ડાયું છે અંદર તો ફાળો થાય છે ગરબડો બધી અંદર થાય પણ એ આપણે સંભળાવવી જોઈએ આપણને હ એટલે વિચાર સરખા વિચારવાળા મળવા આવે ને આમ તેમ થાય ને ત્યાં તો લપટણી છે હા જરૂર એમને ન કરવાનું નહીં પણ એમને એવી રીતે કે એમને સ્ક્રીન ના લાગે પછી એનો સમય આવે તો એ તમને ભેગો થવા જ ભેગા સમજ્યું પરંતુ આ બહુ આખરી વાતો છે બધી બાલાને વહેતું મૂકવું એ બહુ મોટી વસ્તુ છે શું કહ્યું બાલાને વહેતું મૂકવું તને સમજાય છે પકડી પાડી છે ને તું વાત હનરબા કહી ના શકે કે વાલી નથી મને બોય કહી ના શકે પણ એ જાણે છે કે મને વહેતી મૂકી દીધી છે અમને તો તમ નથી જાણતા ત્રેસઠ થી કહું છું સિક્સટી થ્રી થી સુંદર હસીસ નહીં મારા પર ગમત કરું છું એટલે ત્રીજું આવેલી છે થોડો ટાઈમ છે પંદર વીસ મિનિટ છે ત્રીજું કેવા જ્ઞાન ખુલ્લું થાય પછી ટાઈમિંગ મળતા જ એ ભડભ થઈને પછી છેલ્લે સિદ્ધ થાય છે આજ્ઞાધર્મમાં તમારું જીવન જાય જે સી નું એમાં સમાય ગયેલો છે આટલું સમજી લેજો આમાં બહુ વિસ્તારમાં મજા નથી હકીકત મેં શ્રેણી ચાલુ થઈ ગયા અને શ્રેણી ક્યાં છે શ્રેણી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 પૌત્ર થયો એ બધા રમાડવાના બધું નહીં કે નહીં હા એટલે આપણે ખરી રીતે આજ્ઞાધર્મથી જો જીવીએ તો આપણે ક્ષપક શ્રેણીમાં મુકાઈ ગયેલા એવું આપણું જીવન જેટલા અંશે થયું એટલું જતા જશે જાઓ પણ એ બહુ શાસ્ત્રીય શબ્દ છે ટેકનિકલ શબ્દ છે ક્ષપક એટલે જેમનો મોહ ક્ષય થયો છે છતાં આ વ્યવહારને લીધે જે છે તે વ્યવહાર વ્યવહાર સ્વરૂપે મને નથી સમજાતો દોષ રોકાય છે મારું એટલે હું જ મને રોકાયો છું એટલે મને જેમ છે તેમ નથી દેખાતું એને દર્શન મોહ કયો દર્શન જોવાની શક્તિ પોતાની કાયમની શક્તિ છે જોવાની અવિનાશી કાયમની જોવા ના દે જોવાય કરે એ શક્તિ કહીએ એટલે દર્શન મોહ કયો મોટા મોટો એ જ એ બધા સંસારનો બધો મોહનનો રાજા છે કિરીટભાઈ દર્શન મોહને રાજા કયો અને ચારિત્રમો કયો તે આખો ક્રમ માર્ગ છે બધો આ ચારિત્રમોના સુધારનો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 કોઈને બધાને જે ભાવતું એકદમ જતો રહે અમારે આપતા પુત્રો એ નથી ગયો પણ એ જાણે સમજી ગયા છે કલ્દી સમજી ગયેલા છે બધા પોતાની રીતે દરેક સમજી ગયેલા છતાં પ્રકૃતિ હોય તો પ્રકૃતિને એની સામે નહીં આવવાનું જે હોય તે ચાલે બરાબર છે પરંતુ આપણે એને જોવાનું કે તને આ તરુ આ શુદ્ધાત્માની દ્રષ્ટિ ખીલે એવું રાખજે તું એવું કહી શકીએ ખરા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 હમ હું કઈ દ્રવ્યનો યોગ બનવા ગયો હતો કે સિસ્ટર ફોઈ મળેલી મને રાજગૃહિ જતા રાજગૃહિના સ્થાનકવાસી નું શું ને એની પાઠ સાહેબ પાઠ પર બેસીને વિધિ થઈ બધું મન તો પાઠ પર બે પાઠને નમસ્કાર કર્યા આથી આ સંસારી કપડાં બે હાઇ બે એવું કુદરતી થઈ ગયું રાજગૃમાં હમ પેલા રાજગૃહ કોણ છે પેલા બેન હા એ હતા તે વખતે પછી અમે જોવા ગયા ને જોયું ને તે બધું ફરતા પહેરું અમને બધું મૂક્યું છે ને ઋષભદેવ ભગવાન જે આખું બધું એ બધું જોતા જોતા છેલ્લે અને પછી છેલ્લી કીડી આવ્યા એમની જોડે હતા ને એ મને બતાવતા શીખવા સમજાવતા અને અને પછી જાતે જોડ્યા અને પછી એમનું એમનું જે કલ્પનાનું મહેર ભગવાનનું આખું કેવળ જ્ઞાનનું આખું પિક્ચર આસન એક એમને બતાવ્યું આ અરે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 મોથી દર્શન મોહથી મુક્ત ના થઈએ ત્યાં સુધી આપણે નિઃશંકિત એટલે શંકા વગર ના થઈએ આપણી આપણી પણ શરીરમાં ભરાઈ પડેલી કોના કોઈના કોઈના પર હપાડું ચડશે તારાથી કે તારા પર જ ચડવાનું હપાડું સમજું કે નહીં અરે અમારો ગામથી શબ્દ અમારી ભાષાનો ઉપકારે છે કહે છે આપણી ચરોતરી ભાષાય જીવન છે અને એ આજ્ઞા ના પારવાદના સંજોગોમાં પણ આપણે આજ્ઞા પારવી છે નિશ્ચયમાં રહેવું એ આપણું આજ્ઞા ધર્મમાં રહેવાનું તપ છે અને તપ બહાર શરીરથી કંઈ ઉપવાસ કરવાથી કાં શરીરથી ક્રિયાઓથી નહીં થાય પણ અંદરથી થશે કારણ કે તમારું અં તમને રહેવા નહીં દેવા સંજોગો હશે અંતઃકરણ સહન ના થાય અરે જીવ જતો રહેશે કે છે તેવું એટલું બધું હોય છતાંય સહન તમારે કરવું પડશે સહન શબ્દ હોય નહીં ખરીદી આપણે પણ ધીરજ એટલી જોઈશે આપણને અને કળિયુગમાં કળિયુગના જીવનોમાં આપણે મહાત્મા પદ પામ્યા છીએ બધા છતાં આપણા બધામાં છસો પાંચસો થાય તે વખત કેતા માણસ જોવા મને બઉ તરસું છું પણ એનો દુકાળ પડ્યો છે માણસોની ભીડ દુકાળ પડ્યો છે માણસ તો હું કોને કઉ મારું દિલ ઠરે મારું દિલ ઠરવું જોઈએ જમાનામાં વાત વાતમાં ફસકી જાય બધા આપણે વાણી ગમે તેના કરતા સમજ બહુ કિંમત છે સમજ પણ સમજ થી આપી શકાય છે બધા એટલે આપણે સમજ જ આપી શકાય આપણાથી પણ જેને જે પૂતગલથી ફાયદો કરે એવું નહીં પણ સવારે તું પાંચ વખત બોલ કે મારા પ્રાપ્ત મન વચન કાયા થી પ્રાપ્તના મારા મન વચન કાયા થી આ બહુ સારા દિવસ દરમિયાન મારાથી કોઈ જીવ માત્ર મનથી પણ દુઃખ ના થાય મારા વાણીથી કોઈને દુઃખ ન થાય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 અત્યારે એટલું તો ડાયું છે કે શરીરથી કોઈ વાંધો ના થાય એટલે કૃપા આવી ગયું અહીંયા આગળ અને કેવા જ્ઞાન ખુલ્લું થાય એટલે ટાઈમિંગ મળતાં જ એ ટાઈમિંગની વાત તો બહુ મોટી છે પણ આ મળી ગયું છે આપણને ટાઈમિંગ આ અજ્ઞાધર્મમાં છે એ ટાઈમિંગ મળ્યો ને એનો પ્રોસેસ છે આખો સમજી ગયા અને જ્ઞાની પ્રાપ્તિ થઈ પણ જ્યાં સુધી જ્ઞાન પ્રત્યક્ષ નથી થયું પ્રત્યક્ષ એટલે હું શુદ્ધાત્મા છું અને અશુદ્ધાત્મા અને પ્રત્યક્ષ આ પટેલ છે એટલે કે પ્રત્યક્ષ શુદ્ધાત્મા આગળ છે હં અને જેસિંહ પટેલ છે હવે એ કેવળ વ્યવહારથી છેવો પ્રગટ થઈ ગયો એટલે પ્રગટ એ પ્રત્યક્ષ બસામસામાં થયા એટલે જેસિંહ પટેલ શિષ્ય એમના સદગુરુદેવ આગળ ખુલ્લો થઈ ગયો શુદ્ધાત્મા આગળ એટલે આપણી શિષ્ય દ્રષ્ટિબોક્ત જરૂર નહીં છે એને લઘુભાવ કહ્યો દાદાએ શું કહ્યું અને આજ્ઞાધર બીજું કશું જ નથી શીખવતો આપણે એવો લઘુભાવ આ શરીરમાં વણીને એટલો ના આવ્યો હોય આ કાળમાં આપણને એ છે આજ્ઞાધર્મ સદગુરુ છે આપણા શું આપણે જ આપણાથી બોધિત થઈએ છીએ સ્વબોધિત એ શુદ્ધાત્મા દ્રષ્ટિ છે એટલા માટે એ પ્રજ્ઞાશક્તિ છે આખી પોતે જ પોતાથી શુદ્ધાત્મા આપણને બોધ આપી રહ્યા છે આ પ્રત્યક્ષતા હવે આ થઈ ગયું ચારે ચાર સાહેબ તમને કચો થઈ ગયું ને ટાઈમ થઈ ગયો એમનો કઈ રીતે લાભ લેવાય આ સત્સંગથી અને પાંચ આજ્ઞા પાલનથી અને અનુભવ ને બધાને એકબીજાને વર્ણન કરીએ સમજી એકબીજાને એ જ રીતે આપણામાં એવી સ્થિતિ આવી ના હોય ત્યાં સુધી તમારું છે આનું લેવું જ પડશે મારે આ છોકરાનું હરીશ આ મારો વાલો છે હેમ અહિયાં મારો વાલો છે માય બેસ્ટ ફ્રેન્ડ બે જા બે જા બેસાશે કે છે દ મિનિટે ભગવાનના ધ્યાનમાં કેવી રીતે રહેવાય હેમ મહેતા તું મને મળજે કરી દઈશ હા મારે કિલનપુર જવાનું થાય ને તે વખતે કંઈક પ્રસંગ કરીશું આપણે કોઈ વખતે આપણે આ વરસાદ પહેલા કંઈક કલમપુરનું કંઈક ગોઠવીએ આપણે આખા દાડાની એક શિબિર જેવું આપતો પુત્ર આપણને કેમ લાગે છે આ સૂચન તો કરાય પણ તમે ગોઠવો તમે ગોઠવો અને આપતા પોતાનું પેલું જણાવો અને પછી જણાવો એટલે કોઈ શનિ રવિ કરીએ એકલો રવિવાર રાખીએ રવિવાર રાખીએ સવારથી સાંજ સુધી આંજે બધા જોવો જ જાય હમ એવું કરવાનું ચાલશે અને સાંજે છ વાગ્યા સુધી રાખવાનું ચોવી વાર થઈ જાય એટલે બધા પોતપોતાના સ્થાને જઈ શકે ચાલશે બેનરાબેન ગમે તમને તો તે વખત ગોઠવીને આવવાનું તમારે ઘર નો વ્યવહાર આવવું હોય તે કરીશું આપણે તે વખત પણ અહિયાં કેટલા દિવસ છું આજે સોમવાર છે હવે તમારું જે સચિદાનંદ હવે પછી નો પૂજા દાદાજી નો સત્સંગ ગુરુવારે ઓગણીસ મી તારીખે સવારના નવ થી દસ આ જગ્યાએ રહેશે બુધવાર નોસંગ મહાત્મા વડીલ ને કેવું પડે અમારા બેઠા છે જવાશે હું કઉ છું નક્કી હોય તો હું કઈ બધી ત્રણ થી પાંચ નો બે કલાક નો હતો ત્રણ થી બહુ તારે સાડા ત્રણ થાય પણ અડધી વિધિ જાવ સારું નહીં વિધિ પૂરી કરવી જોઈએ બધી હ ત્રણ થી પાંચ જશો બોલે છે મંદ બસ તો ચાલ જય સચિદાનંદ આજની પ્રસાદી મહાત્મા પ્રીતિબેન હરીશભાઈ પટેલ રતીભાઈ ટાંગ અને કપિલાબેન રાવજીભાઈ પટેલ ત્રણ ફેમિલી તરફથી રાખવામાં આવી છે જય સચિદાનંદ સત્સંગ બહુ મોટી વસ્તુ છે સત્સંગનું મહાત્મ્ય ઘણું ઘણું છે એના શબ્દોથી વર્ણન થયા નથી એના પરંતુ આપણો ભાવ હંમેશા રાખો કે સતનો સંગ મળે એવું આપણી સભા હોય ને એમાં જઈએ બસ આપતો પુત્ર સાહેબો કરતા હોય કંઈ ગોઠવણી થઈ પ્રસંગ હોય વ્યવહારનારી થઈ હોય સત્સંગની આ બેનો ભેગા થાય છે એ બધામાં આ ભાવનાથી બધા જ સમજાવું એવી રીતે થવું બધું ચાલો સચિદાદા વાન દા સિંહ જય જય દાદા કસિમ જય જય કાર હો દાદા ભગવાનના અસિમ જય જય કાર હો દાદા ભગવાનના અસીમ જય જય કાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના